પરિવર્તન થાય પેલો પ્રશ્ન કેવાયું એ પ્રશ્ન છે અરે આ બીજી બીજી પ્રશ્ન એના કહેવાય પ્રશ્ન કામ માં લાગે આપને કાર્યવાર લાગે કે આપડે સિનેમા ની અંદર જોનાર હોય ત્યાં બધી સિનેમા ની ચાલુ હોય તો જોનાર ની કિંમત કારણ શું આ સૌ લોક ના દાદા ભગવાન મને હોય રાખ્યા જ્ઞાની પુરુષ ને ક્યાં જોડું અપાવે હવે કે વ્યવસ્થિત વ્યવસ્થિત જેને વર્ષ છે અને એને તું જોડું આપે ભૂખા પલાઈ નાખીશ તારા રીતે જોડું અપાય છે તો મેં કહ્યું દાદા ની હું માફી માંગી કે માફી માંગી લેજે આજે મને દાદા ચમત્કાર દેખાડી દીધો નહીં કેવા માં છે તમે કે એને જોડું પકડાવો એટલે મને આજે બરાબર ધમકાયો હશે એટલે બધા હવે પછી હું જોડા ની માગણી કરું એટલે બધાને કહી દઉં છું કે હવે દાડી પુરુષ જોડું નઈ પકડાવવા ચાદા છૂટી ગયેલ થાય ભોગ લાગે ભોગ કરે ભોગ લાગે મન હોય ત્યાં સ્કૂર્તિ ની જરૂર છે ને સ્કૂર્તિ આખો દિવસ એક જ પક્ષ આખો દિવસ કુર્તિ જય શ્રેમા આપડા માથ માં રહી શકે ગયા અંદર શ્વાસ ઉડી ગયો સંસારી જયારે સાપ કેવા માં માનવ ના રાખે ખોટું સારું લાગે એકાગ્રતા આવે તો એવું નથી ખેતી ખેતી કરવાથી પણ એકાગ્રતા સદાય નામ એકાગ્રતા બીજો લાભ નથી તો પછી દાદા ભગવાન દાદા ભગવાન મળે ને કેશ બેંક આ દાદા ભગવાન કરવાથી આજે આપડે બેઠા હોય આપડે કઈ ક્ષેત્રે કહીએ અથવા આવું દુનિયામાં કોઈ દાદા લાભ મળ્યો નથી આ લાભ જાતે બધા સુધી એકાગરતા બીજો પ્રશ્ન મોટા ક્યાં છે સંસાર પ્રેમ કરવાની પાઠશળા છે કેવી રીતે તે સમજાવો એવું છે આ સંસારમાં પ્રેમ તો પ્રેમભાઈ જે પ્રેમ દેખાય છે એ કઈ પણ કઈ પણ અંદર કોઈ પણ પ્રકાર નો હોય હું નિસ્થી છું એ હોય પણ સાથ હોય તો તમારો પ્રેમ ઉડી ના જાય અને તમે ફૂટ તો વધી ના જાય એવો પ્રેમ છે આપડે તેવા મળે આપડા આપણા પ્રેમ ત્યાં હોય ને ફ્રેન્ડ મળે તો પ્રેમ ના હોય પ્રેમ હોય તો ફ્રેન્ડ ના હોય સંજય આગળ ચાલવા દઉં आपने एक नहीं। दे नहीं। दे आप एक महात्मा मैं कहते हैं कि आशापुरी माता पुजारी रहता था माता पुजारी મંદિર તો ઘણા ખાલી પડ્યા અમૃત થાય છે ને એમાં ત્રણ દેવો ને પધરાવાની વાત કરે છે એમાં ત્રણ ની શું જરૂર એક હોય તો એમ પૂછાય આ તો દાદા અમૃત નો ચેરા થયેલ ને ભેરવાય એવું નથી મુસ્લિમો અને ખ્રિસ્તીઓ ને ભેરવાય એવું કઈ નથી એમાં મુસ્લિમો અને ખ્રિસ્તીઓ માટે કઈ નથી એમ કે મુસ્લિમો ખ્રિસ્તીઓ માટે કઈ એવું જેવું હોય તેમાં ડેરાસર ના પડે એના પુનર્જન્મ માનતા હોય તો એના માટેનું છે પુનર્જન્મ બે બે જ ધર્મ માને વેદાંત ધર્મ ને જઈ જશે પુનજન્મ માં નથી માનતા એને માનતા કરવા પડશે ને આપડે બરોબર એવું છે દોઢ વરસાદ કઈ જગ્યા નાગું ખસે ની ધર્મ જુદા હોય તો એના સર્ગમ ઉભો થશે માટે શું છે ના માનતો ક્યારે થાય કે જે આપણો દેશ ખબરો ને માને છે તો એ ક્યારે ના માનતો થશે કોને ખબરો ને ખબર ખબર બધા રાખ્યા જે પાણી એમ એટલો નહી જઈને આવું પહોંચી ગયા આપડે લાલતુ લોકો ચંદ્રકાંતશંકર કે મૂર્તિ અમૃત ના દર્શન પામે જ્યા મંદિર ના ઘંટ ગાજી ગયા છે મોક્ષધામ સુર ના હાલ ના ને સમણા ની શક્તિ સજાવી ગયા અમૃત ભગવાને જે લોકો મરી ગયા સારા પુરુષો છે એમને જીવતા કઈ મદદ કરતા નથી પછી સાચી જ કે કારણ કઈ કહેવાનું આવ્યો ને પછી શું કેવાનો હતો ફરી ગયા પછી કહેવાનો નથી એટલે વાંધો પૂજા કરવાની વાત રૂદ્રુ આઘા દેખા છે ને શ્રદ્ધા થાય શ્રદ્ધા રહી માથા કૂટી ને લોવાના કોક મૂકી ને લો છે વિજ્ઞાન ની પરાકાષ્ઠા કેવી રહી છે હા આંતરવિજ્ઞાન બધા ખોરાક બધા ભાગે આવે નઈ આવું ના ભાગે આવે જીવો તો હશે જ ને પા એનો ચાકનારા તો જીવ હશે જ ને પણ એના અહીં શું વાત છે બધા આજા બાજુ કઈ થયા એમ થઈ ગયા દાદા ભગવાની સાથે માફી મંગાવડા મૂલ સાભાઈ અને મૂળ સાહેબ વ્યવહારિક સાહેબ નાખી એટલે મન આગુ બાજુ જતું હોય પાછું બારે કયો હોય પણ તબે અંદર નહી એટલે બેનું થયું સમસ્વ શ્રેણી ઉભી થઈ એક ના પ્લસ ને આત્માની સમસ્ત શ્રેણી એ શામાં આવી બીજું સામાયિક જે બીજી વાતો કરે તે થતો વ્યવહારી દુર્લભ મોક્ષ દુર્લભ નથી કે મોક્ષ દાતા દુર્લભાતા છે એ સુલભ થયા તો પછી કામ થઈ ગયું એ સુલભ થઈ ગયું પછી આગળનું આડું આવે ત્યારે કોઈ ખૂણો કાચો ના રહી જાય પછી પૂર્ણતા થાય પણ તે પૂર્ણતા દરેક કોર્નર થી કોઈ કોર્નર કાચો ના રહી જાય પૂરું ના થઈ નથી આગળ વધવું બીજી સમસ્ત શ્રેણી વધતી જાય ને આનંદ આનંદ વધતો જાય સમસ્ત શ્રેણી વધતી જાય ને હા સત્યુગમાં પણ દુર્લભ હોય છે કળિયુગમાં સુલભ થઈ જાય તો કામ થઈ જાય સામાન્ય જીવન તો બધું સાચું કહી ગયા છે ને એક કે એક અક્ષર દાદા એવો એવો એ બેસી જાય છે કે આ પેલા કઈ સમજાતું નથી હવે સમજાય એમ નથી થ્રી જા દાદા પર જે ભાવ છે ને કામ કાઢી નાખે દાદા પર ભાવ છે બધું ફરી જાય કાઢી નાખે એટલે આપડે એમને આપડે રસ્તા ન દોડવાની જરૂર નથી બરોબર અગત્ય કાઠા પડી કે જેવું નથી કારણ કે દાદા ઉપર બસતી દાદા ને સ્ત્રીઓ ને આ પ્રમાણે વાર્તે છે એટલે બાકી સ્ત્રીઓને તો નિવાજ પડે નઈ ને હા એમને મોક્ષ બઉ જરૂરી ત્રીઓ દાદા તમે તમે નિરંતર રહ્યા પુરુષો બધી રીતે પડદા ના હોય પડદા ના હોય ત્યાં કપટ ના પડદા નઈ એટલે આખો હાથમાં જુદો પડે નઈ આખો હાથમાં જુદો ના પડે આપડે સાકારો કહ્યું ને છૂટી રાખેલી કાંઈ આખો હાથમાં છૂટો ના પડે તરમાયકાર થઈ ગયો મોટી ગયો ને આ બાજુ આ બાજુ મોટી ગયો ને ભગવાન વિઘટ ના આવે છે વિઘટ ના આવે આપડે બીજી વાત કરીએ તો વિગત ના આવે બરોબર આપડે એના લાભ માં છીએ હનમાન સમા લાભ માં છીએ હા હું કઈ ઠાકોર પિતા લગ્ન કર્યા કરતા નહીં હાથમાં આવી કે ના અમને અત્યારે કામ લાગે એવું નથી કે કઈ કઈ પણ હશે આનું ભારે હશે હું માત્ર પાડ્યા વગર રહે દુર્લભ છે એનો અર્થ જ કારણ કે આટપટી દશા ઓળખાય છે સામાન્ય માણસ ને તો એનું ઓળખું બહા મુશ્કેલ બરોબર અસામાન્ય તો કોક હોય માણસ અસામાન્ય હોય નઈ એટલું હોય ઘર શક્તિ વાળા છે કોક હોય કારણ કે એના આજ્ઞા માં રહેવા માં એક ફક્ત કઈ એકલી આજ્ઞા પાડી શકે બૌ એમને યાદ રહેતો સંભાવ નિકાલ કરવાની વાત રેતી કઈ ખ્યાલ રેભાવી બીજી આજ્ઞા યાદ ના રે વ્યવસ્થા સમજાય ન આપડે બે આપડે રેડી દાદી જાય ગયું દાદી જાય અને દાદા ભગવાન નવું કઈ થતું નવું થતું એટલે બધા લોકો નવું નવું કઈ ના થાય આપડે આ શાસ્ત્રકારો ક્યાં ખુલ્લું આવું પડે પાડે ક્યાં પાડ્યું શ્રમિક માર્ગ માં આવું ખુલ્લું ક્યાં કર્યું કર્મ ક્યારે બનતા કર્મ ક્યારે થાય ખુલ્લું ક્યાં કર્યું છે કે આપડા ચિતરેલું છે ને સાફ કર્યા કર્યા સાફ કર્યા કરો અહંકાર કરોયા કર તો સમજે ને રિચાય દશા ઓળખાય નહી ઓળખાય નઈ ઓળખાવું બહુ રહેલું નથી બીજું બધું બહુ ખાયેલું છે બધું પણ ધંધામાં જ્ઞાની પુરુષો એવું રોખાવું મુશ્કેલ મુશ્કેલ આ તો પેલું રોકડ્યું છે એટલે આપડે બોલાય બોલાય ને આવો ને આવો નહીં તો અમારે કોઈ આવે નહી રોકડ્યું છે એટલે જો ને કેવું છું અમે ગયું દિગંબરી સ્વરૂપે છે તે પાંચ દસ મિનિટ પંદર મિનિટ છે તે સમાયક થાય છે અને તે સમાયક થતા આખો દિવસ છે તે કે નિકાલ દી જાય અક્રમી બલિયારી જુદી જતી પડી રહેતો સાપુત રહે ને જોડે ને ધોબી નો વેપાર લોકો ના રૂગડા ધોવાના પૈસા આવવાના એનો વેપાર કઈ ગયો ધોબી નો ધંધો કારણ કે આખો દળપતિ પતે કર્યા કરે મનમાં ક્યારે જતા રેતા થઈ જવું તો થઈ જતા પછી આધાર જતો રહે આપડે વ્યવસ્થિત કે એવું વ્યવસ્થિત જગત ગોઠવી એટલે બઉ ભડકવા જેવું નઈ બિલકુલ એના પછી આ હોય એના પછી આ હોય એક બાજુ મારે કાઢવા મીઠા જે તે રસ્તે ભોગવા ભોગવી જાય એટલે શું આ કાળના શરીર તો બધા એવા મચ્છરો તો ઉદવેગ બટાડનારા છે કેવા છે ઉદ્રેગ મસાજ કહી જાય ને પછી એની પર ઉદ્યોગ ટાળો પડી જાય સંસારમાં ઉદ્યોગ ના થાય મચ્છર કઈ હા નકાત્ર કેમ આપડા આવે માણ ને મચ્છર બે જીતે બે બીજે જીતી ગયા કાબુ હોયકવા માં ત્યારે પડી જાય જોયા નથી મેં કાલે વાત એપીજ કરી કે મને એવું જાણવા મને એવું મેં ભૂલું બેસી ગયું છે કે સંજોગો ઉપર આપડો કાબુ કોઈ હતો જ નઈ આપડે જે માનતા હતા બધું સરખે સરખે સર ના પછી બેટરી બેટરી એટલી જાય અત્યાર આવી ગયા કેટલા દિવસ બધું દુનિયા દુનિયા નું કોઈ વસ્તુ અનિચ્છિત છે રામજીભાઈ બેઠેલા બેઠેલા ચેર વિચારી હવે દાદા આપણી પાસે આવ્યા પછી અંદર ની કઈ બાર ની કઈ જીવતો રે વિચારો બાર મકાન મથર સ્ત્રી છોકરા કઈ રે બધી વાત હાડોજી પાડી શકાય ને અંદર ની કઈ બા તમે કહો દાદા પણ આવશે તમને બધું અગાઉ જે કઈ ગયું શું થાય કીધેલું વાત વાત તમારી છે અને લોકો તમારી પોળ માં દર્શન કરવા માટે આવશે એવી પોળ ભાગશાળી છે પેલા એક વખત વિચાર આવ્યો કે પોળ સારા માણસો બહુ થઈ ગયેલા ને પછી મેં કીધું કે એક ઘર છે ને તે લોકો દેરાસર કરતા વધારે હા એ દાદા એ એક જાત દયા પચાઘાત થયો હોય પછી જ્ઞાન દેવા આવે એ દયાજનક નહીં પેલા કરુણા રાખવા કરુણા રાખવા ના જોઈએ પણ નથી બગડ્યું કે નહી કેટલો વખત થયો પછી તારીખ નવ ત્રણ ચોરાશીભાઈ વકીલે ત્યાં બરોડા કરવા દેવું છે હાજી કાંઈ વાત નહી મને આજે દર્શન લઈ જાવ આપ તો નિરંતર સોય છે હાજી એટલે પડતા મુકે ન આ કરવા દેવું છે હાજી મંચ પર બાબો અલાબડવા કાર્યક્રમ ગોદરા સુદાઈના પ્રમુખ કીના એ ગોનાતર પ્રગા કે સાહેબ વાત કરી ને હા એ હતા ને એ હતા તો આપરે તો આ આ દીકરીઓ ની થોડી ચિંતા રહ્યા આજે નથી ના તે ઘણી વાર કે ચિંતા પછી ગયા છે હા એક તો ચિંતા કરવાની જાય નઈ પણ હવે મન થોડું હા ચિંતા કરવા કરતા કરો ભાઈ ચિંતા કરવાના ટાઈમ કરવા કરતા કરવાના ટાઈમ કરો ઉપાય તો કરું છું પણ આજે તકલીફ એવી હોય છે દાદાજી કે દીકરી ને પરણાવી પણ થાય શું હવે ક્યારે થાય મોટા ક્યારે ત્યાં સુધી આપણે ત્યાં કોઈ ધક્કે ચડી ફરતા ફરતા આજે એના માટે જ આવ્યો છો જન્મેલા જ હોય હા જન્મેલા હોય જડતા નથી ચિંતા કરાવી ઊભા ની કરાવી પછી કાલ પાકે ચિંતા નહી કરવી રીતે કરવું હોય કેમ ને એવું નથી પણ હવે કૃષ્ણ તો ગાઢવા જ પડે ને ભગવાન નું ભજન તો કરવાનું ચિંતા ચોવીસ કલાક નહીં મગજ માં બોજો રે એનું મનમાં રહ્યા કરે છે સાહેબ આ હજી થતું નથી આ હજી થતું એમ રે એનું ચિંતા હું કઈ ને એમ ઘરે એનો નિકાલ નઈ આવે પણ એમ ચોવીસ કલાક મારા કામ માંડે ભગવાન આવે છોકરીઓ છોકરા હોય છોકરીઓ મતું હોય ના આવે બને હોય છોકરા હોય છોકરી હોય બધું હોય દીવાળી પગલ પગલ થયેલી છે આ પગલ પધલ થયા કરે માણસ પગલ લાગતું નથી સરળ ભાવ માં જીવી આનંદ પ્રેમ બે ચાર આમ પઝલ લાગે પણ સરળ ભાવ માં જીએ છીએ આનંદ પ્રેમ એમ આનંદ પ્રેમ એવી બે ચારહીએ છીએ નહી બરોબર છે બધલ લાગે એટલે બધ ને પછી ગુજવે સહન કરવાનું પછી જેટલા સવાલ થાય એટલા સવાલ થાય બીજા પડી રહે ને ગુજવે સહન કરી લેવાનું જે ગુજવે એ સહન કરી લેવાનું કેટલી ધમાલું જીવન છે ધમાજુ જીવન ને પધલ પાછા પેલા એક ધમાલું જીવન હતું સારિવાર પદલ બો હતા નઈ એકાદ પધલ દસ દાદ ભેગું થાય પધલ આ તો આખો પધલ દેખાય છે અંદર પડે નહીં મી પહોંચી શકે માપ એટલે ભગવાન ભગવાન નું નામ દયા કરે અને ભગવાન કૃપ થાય એવું છે નહીં ભગવાન તો ભગવાન જ છે એક મિનિટે પણ ભગવાન પદ છોડ્યું નથી જેને નિરંતર જેવા હતા તેના તે જ ભગવાન છે તેવા એમને નથી કહ્યું કે નથી થતું લાગ્યો યુગ પણ નહીં એવા એ ભગવાન દેખાય છે કે આમ પાસે દેખાય પાછા શું અરે ભગવાને એટલે ભાઈ સાયન્ટિસ્ટ પૂછતા હતા કે ભ્રિય અમારે કાય તે કહ્યું છે ને ક્રિસે કહ્યું છે બરોબર છે પણ વાસ્તવિક નથી વાત व्यू पॉइंट ठीक बराबर है